બેન કેવી પડે એકદમ તો ગધેરાન હેડ બાળો બંધ છે બંગેડી એમ કેવું કાપી નાખે એટલે અભ્યાસ કરી દાદા એ બધું જોઈ લીધું બધું શું પોલ છે લોકો કેટલા ગુનેગાર છે મને કોઈ ગુનેગાર દેખાતો નથી તમને થોડાક આ દેખાય ના દેખાય અને મને તો કોઈ દેખાતું માસ્ટરે મેટ્રિક વાળે બચી જાય મારા ફેર કરે તો આપડે ના જાણે ભણે છે આ બધા છોકરાઓ મારા લાકડા મળે છે ના સમજી ભણે છે જે ભણી રહેલા હોય તેને કશું કરવાનું હવે આ મિત્ર તમને લાગે ખાવે એમ વિશે પ્રગટ થાય કેવું થોડી વાત હોય તો ગમે છે કે નઈ ગમતી હે બધી સત્ય પ્રગટ થાય આ તો બધી માણસ ની શક્તિ ફ્રેક્ચર થઈ ગયેલી છે પાકિસ્તાની વાળા જરાય નહીં કરે ઘરમાં હિન્દુસ્તાન પાકિસ્તાન હિન્દુ પ્રજા આવે છોકરા સમજતા નથી મારા આ ટાઈ ને ત્યાં જોઈએ દૂધ કેમ નાખી ચક્કર કઈ ચીડી ને આવ્યો છે બારથી બાર થી ચીડી ના ઘરમાં વળવાઈ ચાલે હિન્દુઓ શું કરે ઘેર વરવાઈ ગયો બાર જા હું એમથી જાણે કેવાનું નઈ આવે હાલત ના જાણતા દીદી આપણા જેવું મ છે અને શાંત લાગે છે પણ નોંધ કરે છે ચાલીસ વર્ષે યાદ રે ચાલીસ વર્ષ પછી તમને કયા લખ શાંતિ લાવી તમે જવારી માં આવું બદલો આપીએ બધું નથી રાખવાનો લોકો કામ કરી લેજો એટલું વિનંતી કરે કરી શું કે છે કલ્પાતાર છે કલ્પના મને આવી પછી શું કે છે ખાતરી શું થાય નિશ્કેશ સમાધિ રે ખારી ખીચડી હતી તેમાં નિષ રે તો પચાસ ગયા તા ને સંતિલા મોક્ષ માંથી અહી ફરવા આવ્યા હોય થાય ને મોક્ષ માંથી ફરવા આયાલું ના મોક્ષ આપી તો આમ પદ્માસન પછી પછી આપતા રો આમ કરાવડા આમ કરાવડા એવું જો બધાને કરાવું તો પછી કેટલાક ને તો પછી ગણ થઈ જાય જેમ ફાવે એમ બેસ ફાવે જો આમને ખેર્યું મનુષ્ય માં એવું બરકત જ નથી આ તો સડેલા ઘઉ ખાઈ બિચારા જીયા જી રહ્યા છે તો સારું છે પચીસ ઓવર એવા એવા દુઃખો ગયા પચીસ ઓવર માં ઇન્ડિયા એટલા ટાઈમ બાર બાર દુકા પડેલા છે આ દેશમાં કન્ટિન્યુઅસ બાર બાર દુકાળ અરે આ દેશ ની શું થઈ છે પોતે થઈ જાય જે જ્ઞાની પુરુષ કોઈ પધલ ઉભું ના થાય એવું જ્ઞાન આપે અમે આને કેવું જ્ઞાન આપવા માંગીએ છીએ આખા વર્લ્ડ ના બધા દેશો માં ફરે પણ ડિપ્રેસ કોઈ થી થઈ ના શકે એવું જ્ઞાન આપવા માંગે છે એ પોતે ડિપ્રેસ થયા વગર રહેતો નથી ખોલદાર નથી ગયા લોકો જોરાચારા એટલા બધા બિન થઈ ગયા અપમાન જેવું હોય તો જમવા ના જાય એ પ્રજા જેમ ચહેરા મારે છે ટીમ બધા કેમ થાય ઉભા છો ટિકિટ આ બસ માં જવાનું શાહારો આટલી બધી રોજ રોજ બસ સ્વતંત્રો કરતો આવડતો નથી તું કરોકરી કરતા બોલાવા જવું આ લોકો અપમાન ને મોટી કિંમત ગણનારા હતા કેવા કેટલાક છે તે બુદ્ધિ વાર હતા કેટલાક લીહટ થઈ ગયેલા હતા એટલે કટકડ કે ના જતો રહે નાન જતું રહેવું પડે કેવા લીહટ કેવાય કેવા લીહટ એ લોભ નો અત્યંત બાર વાડી પણ અમુક મળે તો આપડે વાત ચાલુ હરિકર ના મળે હરિકરણ ના મળે એ પણ હોય તો તો વાત તો જુદી હોય ને એતો ઘાટ વાળો હોય જ ને પછી